લગ્નમાં ભરતા ભરતા ગૌરવ લગ્ન માં જયારે સ્મશાન સમજાયું કયા કયા પ્રકારની પુણ્ય શું ઘાત માં હોય શું વિચાર નું હોય બધું ફૂન નહી થોડા ગણા હોય વારે વારે જ્ઞાન ની કૃપા જ્ઞાન ની કૃપા જોઈ છે કર્મ અસન્ જુએ મુ જુદા જુદી બોલાવી કર્મ કરવા જતો કર્મ અસન્ન જુએ તો મુક્તિ થાય એટલે કરશે જુએ તે બધા બંધ છે બંધન સરકારી ખાઈ જશે એનું જે સંયોગો ભેગા થયા એનું બંધન છે જે સંયોગો ભેગા થયા જે હાજર છે એટલે એનું બંધન છે અને બંધન માં છે પોતાનું ભણ થાય છે અને ભણ ના થાય તો પૂટો હોય કામ નો નહીં એ વાતની જગ્યા જ નથી આપણી આપણી પોતાની અંગત છે આત્માની જ વાત આત્માની જ બધાના એ ગુણ એ મૂળ તત્વ છે પ્રાપ્તિ દુર્લ થઈ ને એ બધા કેવું લખ્યું અને પ્રતિ શું પણ લખ્યું તો આગળ જાડી પૂરું જે દુર્લભ છે એમ હોય તો જયારે પ્રાપ્તિ છે નહીં કોઈ કારણ છે જ નહીં એટલે દુર્લભ વસ્તુ સુલભ થાય તો સવાલ પણ જાણ શું કે તો બીજી સુરત છે નહી તો ભાવના તો ભાવના ગમતી બનતા છે શું થાય છે નાની પુરડી ખોળવાની ભાવના ગમતી બંધાશે નહી બંધાય ના ચડ્યા તો ગ્રમતી તો બંધાયું ભોજન છે જે હોય તો માટે નહીં સત્પુર ગાય આત્મા નો ઉપયોગ છે એટલે પણ આત્મા નો ઉપયોગ નથી કે મૌલિક વાણી હોય પોતાના પાકા હોય એ વાણી હોય અને તમારા આપી દે મને ઘણા પહેલી કાંઈ મારો ઉકેલ લયા નહી શું કેવું બોલી નહીં તું કેવી રીતે મારી યાદ હજા જ થઈ કહે લોકો બોલે કઈ શું તમે કોઈ એ કરવું નથી એટલે શું ઘડી કરી વાત અજા થઈ છે તારે અમને કહેવાય ક્યારેક તમે કરી આવો તું ભરી જ હા બસ ભાઈ નથી આ કઈએ આ દુકાન નથી પૈસા ને સારો માણસ આની જશે ચાલો ભાઈ મુશ્કેલ છે એટલે તમારે કોઈ કરતો નથી તમારે શું ચાલુ છે સારો એવું લાગે છે ખાલી જીજ્ઞાસ સમગ્ર જીવન નો પાયો છૂ દે છે તેની જરૂરિયાતો પ્રશ્ન થતા પૂરી ના થાય આપનો નથી ને યાત્રા ભોગવે અથવા વિજ્ઞાન બઉ જુદું છે આ તમે જે માણસ છો એવું ને સ્મૃતિ તંત્ર તમને કહેશે નહીં તમારે યાદ થોડી જશે આજે કરો આ જશે જગતને વિસ્તાર કરે એનું નામ અર્થ વિજ્ઞાન જગતને વિસ્ત કરે સંપૂર્ણ એનું નામ અર્થ વિજ્ઞાન અને જગત નો સ્મૃતિ આપે એ ભટકવાનો માર્ગ જગત નો યાદગીરી રહે સ્મૃતિ તંત્ર રહે એ ભટકવાનો માર્ગ એટલે આખા વિજ્ઞાન બહુ જીધી જાય મને આંદર હોવું જોઈએ જ્ઞાન જ્ઞાનમાં જ રહેશે અજ્ઞાન અજ્ઞાન માં રહેશે અજ્ઞાન ક્યારેય પણ જ્ઞાન થતું નથી જ્ઞાન અજ્ઞાન થતું નથી ત્યાં જ આપણે દ્રષ્ટિ પાયો પ્રાપ્ત થતા નઈ જે થાય એટલું કારણ કે પ્રાપ્ત કરે એટલું જ લેવાનું છે અપ્રાપ્ત ની ચિંતા કરવા ચિંતા કરવી ભયંકર ગુણો આજે ખીજડી આવી તે એટલી વીજળી આવી ખીજળી કાલે સાત થઈ જાય સાત સાથે ના એટલી પીડડી એટલી આવી રોટલો એટલો આવ્યો અપ્રાપ્ત ની ચિંતા ભયંકર ગુણવ અને તે પ્રશ્ન ભગવાન નો ગુણ કે પ્રાપ્ત નહીં એટલે જરૂરિયાત બહુ એટલે માતા બીજું એટલે એમાં તો ઘરે ઉમારી કરે કાર્યવાહી થાય પ્રાઇવેટમાં આવશે ને ત્યારે બાકી બહુ આપી દે વચનબંધ વચનબંધ ના કર્મો અને મનોબળ મનોબળ ના કર્મો એમાં પછી આવે મારા કે ભાઈ મારા આવ્યું છે આમ થયું એવું નઈ જે ઉદય આવ્યું છે તમારે કેટલા ચાલશે કેટલા સાર છે તમારે કેટલા આગ્રહ નથી તો વિગ્રહ નહી થાય ખાવાની બાબતમાં નવો સિદ્ધાંત એ છે તમના બહુ પૂરી તમે નિવ્રત થઇ ગયા છો એ જીતી ગયા છો થઈ બાબત માં જીતી નથી ગયા એ બાબતે છે મારો સતત પ્રયત્ન એ રહે છે કે જે પળમાં આપણે રહીએ છીએ એ પળ ઉત્તમ હવે પછીની ફળ છે તેની ચિંતા ના કરવી જોઈએ એ એક વૃદ્ધિથી હું સ્વીકારું પણ હજુ પ્રતિ થતી નથી એમનો સિદ્ધાંત એવો છે કે જે પળમાં આપણે રહીએ છીએ એ પળમાં રહેવાનું અને પછીના પળની ચિંતા નહીં કરવાની પછી ની પર નો વિચાર નહી કરવાનો જે સમય માં રહીએ છીએ આવું જાણો છો પ્રતિથી થતી નથી એટલે વર્તન બુદ્ધિ એક વસ્તુ છે બુદ્ધિ એક વસ્તુ છે બુદ્ધિ એક વસ્તુ છે અનુભૂતિ બીજી વસ્તુ છે હા બુદ્ધિ એક વસ્તુ છે જ્યાં સંસાર ની અનુભૂતિ બુદ્ધિ ને આગળ માં છે અને અધ્યાત્મ અનુભૂતિ બુદ્ધિ ની જ્યાં આગળ થાય છે એટલે બુદ્ધિ ના માર્ગ છે સંસાર ની અનુભૂતિ થાય છે એની થાય એટલે આપડે પેલો પેઢી બુદ્ધિ કરી થાય ને ભાવના ને નિરાવલંબન વાળું અવલંબન અવલંબન એજ પ્રસંગ શું છે અવલંબન એજ પ્રસંગતા એ આપે જ છે એના આધારે આપડે જીવાનું એનું નામ અવલંબન અવલંબન હોવું ના થશે અવલંબન શું ત્યાં સુધી જવું હોય એટલો રસ્તો ચાલુ પડશે આપડે ચાલીએ વાંધો નથી અવલંબન છે નિરાલંબ થવું જોઈએ નિરાલંબ ના થાય ત્યાં સુધી કૃષ્ણ ભગવાન નો સંપૂર્ણ માર્ગ સમજાયો નથી મારી નો માર્ગ જાણ્યો નથી ક્યાં વિતરાજ્ઞાન અને ક્યાં પરાવલંબી જીવન અવલંબિત જીવન નથી પરાવલંબી જીવન તૂટેવું છે અવલંબન વાળું જીવન તો સારું કહેવાય આ તો પરાવલંબી જીવન તમે દસ ને જોર્યું પરાવલંબી જીવન બતાવ્યો દુનિયામાં બાર બધું પર જીવનમાં જીવન છે જીવનમાં હતો મજા હશે નહી તારી આ તો ધ્યાન નવ ભરપૂર રહેતું હતું જ્યાં નવદાન ભરપૂર આ તો જ્યાં નવદેદાર જાય એ પરવલંબન જુદું એટલે પરવલંબન અવલંબન સમજુ થયું પરબન જુદું સમય અવલંબન થયું સમ્યક જે એની નહેરે જાય અમુક તારે ખરાબ પોતે પોતાની ખરાબ થયો જય સશ્ચિદાલ મને અવલંબન વધેલું કઈ તો ઊંઘ આવે પવન હોય તો ઊંઘ આવે ઊંઘ ને આવું હોય તો આય ને તમારી જાગ્રત કઈ જતી રહી નથી જાગૃત જતી રહેતી ના એ જતી રહે તો પછી ના ભાવે તુ ના હોય ને એ ગયા પછી આવે છે પછી બીજો પ્રશ્ન પૂછે છે આત્મા ને જીવ એક છે કે દીધા બીજો પ્રશ્ન પૂછે છે કે આત્મા સ્વરૂપ દર્શન કેવી રીતે થાય જે બતાવવાની આત્મા અંતર આત્મા અને પરમાત્મા એક જ આત્માની લસા છે જેમાં દસરી વકીલ છે તે કોર્ટમાં આવો થાય વકીલ થાય વકીલ સાહેબ કરે ઘેર પપ્પા પપ્પા કરે અને સાપર પડે જાય આવો છે પણ તે પોતે એટલા જે વખતે જે કાર્ય કરે છે તે કાર્યના આધારે એમને કહેવામાં આવ્યા એવી રીતે જ્યાં સુધી જીરાત માં ભૌતિક સુખોમાં રાજ્યો પાચ્યો છે અને ભૌતિક સુખ માં સુખ માને છે ત્યાં સુધી એ દિવાત માં જીરાત માં છે કોઈ જ્ઞાની કુલ ભેગા થાય અને કઈ ચખાડે ભૌતિક સુખ બીજું સુખ નવું સનાતન સુખ જયારે કઈ કહું ચખાડે બીજો ચાચ્યો ખરો તાર પછી કે તાતા આ તો મારે નથી મારા દાદ જોઈએ અને થોડી પ્રાપ્તિ થાય તે અંતરાત્મા થઈ જાય એનો એ જ અંતરાત્મા એનો એ અને અંતરાત્મા થાય એટલે પૂર્ણાત્મા એનીજ થયા કરે પૂર્ણાત્મા એની મેરેજ થયા કરે પછી પરમાત્મા થાય અંતરાત્મા થઈ પોતે અને મહેરેજ સહજ એટલે પરમાત્મા થયા અંતરાત્મા થતા હુદી જ જરૂર છે પછી એટલે બારમા ગુણાણ જરૂર ભગવાન જાગૃતિ થાય એટલે આત્મા સ્વરૂપ ને દર્શન થાય એના માટે તમારી ઈચ્છા છે અહીં આવતા રજૂ સત્સંગમાં જરાય રહ તો સારું પણ ચોપડી બોપડી આપો to, નિરાલંબી આગળ કોઈ વાત નથી આલંબન થી પત્રો એટલે નિરાલંબ થયો ભગવાન પણ ઉભરી Koi ને લઈને ભગવાન કોઈ પણ અવલંબન ના આધારે આપણે જઈએ જીએ માટે ભગવાન ઉભો અને તમે નિરાલંબ થયા ભગવાન નિરાલંબ એક જ જાતિ ના થયા ek એક થઈ એક જાતિ જાતિ ફેરવી નહીં કર્યું જાતિ રવિવારે નિરામ ની સ્થિતિ થઈ જાય નિળારંભારંભ થાય અને તે થઈ જાય જેને ઈચ્છા હોય પૂરી થઈ જાય સંસાર ને કદાચ આવડ્યું એક આવડે બીજું થઈ આવડે લંબાત્મા શું કે ત્યાં શ્રદ્ધા પણ નથી શું છે ત્યાં કેવળ જ છે શું છે કેવળ જ્ઞાન એ જ્યાલમ્બાત્મા એટલે કેવળ જ્ઞાન અમે જોયું શું કર્યું વર્ત્યું નહિ જોયું એનો અર્થ ચાલે છે વ્યવહારમાં એવો અર્થ નથી કેવળ જ્ઞાન નો કેવ જ્ઞાન અમે જોયું ચલો અર્થ ખોટો પડ્યો કેવ છે જ્ઞાન શબ્દ પણ નથી અવલંબન નથી આવ્યું આટલું કમાય આટલું થયું સમયક થયું ભણ થયું એક ઘરનારો ભજી ગયો ઘરનારો ભજી ગયો આ દ્રવ્યાક્રમ છે એમાં તમે શું સમજ્યા તો આખા જગત ના જીવો બંધલા આ તાઇને જ કર્મ લઈને જ બંધ છે એ જગ્યા ના જીવો રહ્યા આ તારી વાગ્યા સુધી જાય કરવા મજા આપેલો સામે લાગે તો આવી એવું કીધું સામે નહીં લાગે તો બાર એવું કીધું કરવા પડે છે એ બધા દ્રવ્ય કર્મ ના એવું નથી આ બધું ધાધણ હોય છે અને બધા છે ત્યારે કાશી મેળ બધી પ્રકાર વાપુ કરે તમારો અભ્યાસ કરે નિરંતર આ ગણબત્તી શું હોય એની મીણબત્તી જ્ઞાન માં આવતું નથી આપણા જ્ઞાન જે રાખે તેના આવરણ લઉં પ્રકાશ થવા દે પ્રગટ થવા દેખાય પ્રગટ થવાનું નથી એમના જ્ઞાન શું છે એટલે ફળદો જ છે કર્મ ઉપાય જ્ઞાન ફરતો થશે દર્શનાવરણ કર્મ દત્નાવરણ કર્મ આખી શ્રદ્ધા જ ફરેલી છે દર્શન જ થયું છે દર્શન ઉભું થયું છે સનાતન અને દર્શન માં જીવાત માં છો મરી દઈશો દસમ નું આવરણ છે તેને લઈને આ વાંચકી આપણે જોઈએ છીએ આસી જોઈએ છીએ દસમ નું આવરણ થયું હવે વાંચમા પાસે શક્તિ નું આવરણ આવે કરિયા આવે બીજું આવેરણો તો બાળકોને એવા આવરણો હોતું નથી પણ દતનાવરણ તો હોય છે દેખાતું નથી દેખાય છે કદી બીજું જોવાની કદી આનંદ શક્તિ છે નહીં દત્નાવરણ પણ આવરણ છે શું કરે તો આંખથી જેટલું દેખાય તો જુએ છે વિચારો તો જેટલું હમજાય પછી પાર વધુ નું જ્ઞાન છે કેટલા ગુણ બતાડ્યા વ્યક્તિમાં બીજું અંતરાય છે અંતરાય અંતરાય અંતરાય અંતરાય એટલે શું કે તમારે પાસે હોવા છતા તમારે વાપરવાનો માધા આવે છે જમવા લે ન હોય અને સારી ઊંધી હોય જમવાની નિર્ભતા છે બધા ગુણો છે અંતરાય પેલા દિવાળો વાંધી છે આપડે બધી છે અને આ ફસાયો આવું લોકો સરા લેતા હોય રાત્રે જરા જે વધારે શું અસર થાય ચંદોલા ધરાવે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 અને કોની સત્તા દારૂ નો અમલ અમલ કોનો છે પોતાનું સ્વરૂપ ભૂલ્યો અને હું એ પ્રેસિડેન્ટ છું એવી રીતે આપણને આ લૌકિક લોકે જ્યાં સુખ છે એવું આપણે પણ એ સંજ્ઞા થી ચુભ માન્યું છે આમાં સંજ્ઞા થી આપડે ફળાક લીધો અને ફળાક લીધો તેનો દારૂ થયો અને તેથી આખો દારો વાત આ સસરા થાય આ કાકા થાય થાય મામા થાય કુ થાય ખરેખર છે કોઈ ધગરો બન્યો એવું નહીં તો બહુ ડાયવર્સ ના લેતા વધી રહ્યો એટલે આવું સેમ્પલ પરમેન્ટ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ અને ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ને પ્રાપ્તિ માટે તમે ગયા એટલે તમે પણ ટેમ્પરરી થઈ ગયા અને પછી સાહેબ ડાક્ટરને કહો સાહેબ મને બતાવજો એટલે સાહેબ ની બેન મરી ગઈ તને શું બતાવવાનો છે ડાક્ટર સાહેબ ની બેન નહીં મરી જાય કાળા વાળા કરે સાહેબ મને બતાવજો એમ શું કા એને ભય કહી ગયો સાહેબ જો મરજી બલ થયો શું થયું હા એટલે પર બેઠો પર વસ્તુ નો બલ થયો એટલે પર સત્તામાં બેઠો અને પર સત્તા ને પોતાની સત્તા માંગવા લાગ્યો જેમ મોટ કરું છું ચાલુ એ તો ફાર્મસી કેટલું થયું આપડે મીણબત્તી આપડી ઈચ્છા ના હોય તો એકદમ ઠંડી આવી તો આ ઘરું છે પણ ભોગવવી પડે ભોગવવી ના પડે હા દવાખાના વેદની ભોગવે છે દેવડી બને લોકોની કે એક જ પ્રકારની હોય છે અને દવાખાના વેદ ની ભોગવે છે લોકો હા ઘણા પ્રકારની ઘણા પ્રકારની અને કેટલાક સાતાવે કોઈ જાત શરીર માં દુખાય નઈ ક્યારે થાય પછી આ સુગા થશે કાયમ હતા કે સાતાવેરની માં છે હજુ રંગ વાયડો નથી પડ્યો એટલે ચાતા બેની માં હું આ છે ભોગવે લખાઈ ના આવ્યો છે એટલે તાકા બેની વેઢી લાવ્યો છે કેટલાક વર્ષો ચાકા ચાલુ જ રે પછી હું એ નામ હા નામ નું ધવ્ય શું છે આમ નું નામ અને હવે જાઓ કોઈ આવો જાઓ આવો જાણી તો એ ઉપાદય કમ કેવાય શું કઈ અરે આદય કર્યું તમે જાવ પણ એવું શું બોલે કેમ તું હમણાં જામ કરું તું એ અનાદય કેવાય શું કેવાય અનાદ આ બિચારો આવે સીધો અપમાણે અને તમને માન જોઈ રહી માન આપે એ બધા નામ કરે લોકો મને કે ચમત્કાર કરો છો ચમત્કાર ભાવો હોય જાદુગર હોય કે આ તારા હોય તો કરી શકે ચમત્કાર છે વસ્તુ ખોટી છે આખા ગમે લોકોને અસારવા છે અને લોકો દુરુપયોગ કરે ચમત્કારના નામથી હવે એટલે બધા ચમત્કાર બધા કરો છો નથી કોઈ માણસ ઘણા ખરા ઉપાડે છે કે મેં આ ભાઈ નું ઘણું કામ કર્યું પણ મને અભ્યાસ જ છે એવું બોલે એની મીણવસ્તી અભ નામ નું કર્મ છે અરે મેં કોઈનું કામ ના કર્યું હોય તો મને સમય કરી દે કામ કરે અભ્યાસ કામ કરતો ડાયર ઘણા મારે આટલું ડાયબંધ કર્યું પણ મને દ્રષ્ટો આપણે અભ્યાસ ને આ લે તમારે સારો અભ્યાસ કામ નું કરે તે આપે છે ડાયબંધો જોઈએ તમારે લીધે મારું આ બધું કામ પતી ગયું ગયા છે ઠીક ભાઈ હું જાણતો નથી શું કામ પતી ગયું તમે કહે તમે એવું જ બોલો કે તમારે તમે બેઠા તો થયું આ તમે કહ્યું કે ભાઈ મેં તો હું મને વિચાર આવ્યો કે આ કોઈ માણસે કામ કરેલું છે કે એને આ પોતે આપવા વિચાર બધા અહીં આપવા આવ્યો ભૂલ થઈ જાય આ ડ્રેસ નું પોટલું જેને કામ કર્યું છે એને આપવાના બધા અહી આપવા આવ્યો છે મેં એને કહ્યું આ મારી પોતી નથી આ બીજા કોઈ કામ કરશે તો આપ્યા કારણ કે કરનારો માણસ નથી જાય મળ્યો મેં પોલી વા એટલે મન હવે એ નામ કર્મ બધી બહુ કર્મો છે આગો બધી આવી આવું માથું છે ગોત્ર કરોત્રોત્ર હા ગોત્ર નો અર્થ રહ્યો નથી અત્યારે તો આ ગોત્ર ના આ ગોત્રના ઉત ગોત્ર એટલે શું ઊંચ ગોત્ર નો અર્થ લોકો પોતાની ભાષા લોક પૂજ્ય કેવાયું લોક પૂજ્ય લોક પૂજ્ય તમારા હતા જે કોઈ જય કોઈ લોક સંપૂર્ણ લોકપૂત્ય ના હોય અને નાની પૂજ ના શ્રી સંગર ની પાછળ પાછળ એ ગતા પાછળ નમસ્કાર કરાવે કેવું કરે લોક પૂજ્ય લોક ની લોક ની અમદાવાદ નો કોઈ લોક ની જમા હતું કોની આ કારણો ને લોક નિમિત નહિ અમે લોક પૂજ્ય છે શું કહું શંકર જે લોક પૂજ્ય ગયા તે અમુક કાળ ના ગયા હતા અમે આ કાળમાં શું કહીએ જે લોક નિંદ નથી એને લોકપૂજ્ય કહીએ છીએ એની જવાબદારી પણ અમારા માટે લઈએ છીએ મારે લોક પૂજ્ય ના થતો શું ભાઈ ભલે લોકપૂજ્ય ના થાય નહીં થાય બહુ અઘરું કરશે તો પણ નિર્ણય ના થાય તો ઉત્તમ વિચાર